આપણું વ્યવસ્થિત આપણે એક બાજુ પાયા કરી ના પાડે તો પછી તો પ્રોબ્લેમ જ થાય છે ને એટલે આપડે એક તરફી થઈ જાય આપડે પાડીએ સામૂહું ના પાડે તો પછી થાય નઈ ને ના થાય તો આપડે તો દાદાભાઈ ને આજ્ઞા પાડવાની કે આપડે ઠીક હોય તો વાળ લાગેકણું ખાતે વાળ લાગે આપડે માટે વિચારો ખરાબ આવી જાય ના એ તો બધા આપડે ઉર્મિલા ઉર્મિલા ઉર્મિલા ઉર્મિલા શું કહે છે તારે જોવાનું તું શુદ્ધાત્મા ઉર્મિલા કહે છે તારે જોવાનું એટલે તારે તો શુદ્ધાત્મા થઈ જાય ઉર્મિલા શું કરે છે માલ ભરેલો પેલો કર્મો કરેલો એ ઉદય આવે છે તારે જોયા ઉર્મિલા ઉદય શું છે એ જોયે તું જોઈ એટલે પડી સમજ ને જોવાનો અભ્યાસ કરે છે મન શું વિચાર કરુદ્ધિ બધું જોવાનું ઉર્મિલાનું હા પછી બધું પૂછી લો હું સુધાર્થ નથી આમ લક્ષ રહ્યા કરે તમારે કેટલા કલાક ભેગા થયા 8 થોડાક કલાક થી પચી જાય એવું છે તમારે થોડો લાભ લેવો જોઈએ આર છે હિસાબી બઉ થવાની ઓમાં જો આપણે ચોખારી પ્રમાણિક પણ કોઈ જાત નહી સરસ ને સરસ જાતના જ કેટલી જીઆતું નહી હા આટલા ઘઉં વેચા નઈ તેમ એક મળ ઘઉં વેચે ને તેમણે અડધો રૂપિયા બાદ તો છે તે દીવડા હું વેચે નહીં એના પૈસા લે હોય ના ભણ હોય તો કે જય ના હોય ઘણા જે જીવડા મારતા નથી ને તેનો ફોન હોય જીવડે મારતા હોય તો ફોન ના હોય ભણ આવે ખાણ માં ખોદે એટલે એ તો હિંસા થાય ને ના એ બહુ હિંસા એ બહુ હિંસા એ હિંસા બહુ નાખે વેપાર માં આપડે તો બધા ધર્મા બે માટે આટલું ધર્માધા કાઢજો દસ પાંચ ટકા કે દસ ટકા ને એટલે બેસ ઉડી જાય એટલે આપડા ઘડીયા હવા છોટે કાઢતા આપણે ભગવાન ખાતે એકાનો કાઢો એટલે આપડા ઉડી જાય લોકો નથી પણ એ દોષ રહે તમારા બધા દેહ નો તમે તો રાખી ગયો છે કે છે અને આ તો વારવાનું હોય તો કઈ જાય પડી જાય પોતાની જાત ને એમ કે આપડે પોતાની જાતને મનાવા માટે કે ભગવાન માની જાય છે એ તો કાયદો લો છે ને દયા કરું છોટો અને દયા હંમેશા ધ્વંદ્રણ છે ધ્વંદ્રગુણ એટલે શું કે નિર્દયતા હોય જે દયા કરતા હોય ને એને ત્યાં નિર્દયતા હોય થોડી ઘણી પણ નિર્દયતા હોય સમજાય નથી કર્યું છે અને કરુણા માં તો અમ તો કરુણા અને મા ફૂલ ચઢાવ કરુણા હવે આપણે કઉ છું કે કુતરો હોય ને કબૂતરનું ટોળું હોય અને અંદર કુદી ને કોઈ કબૂતર ને મારે आपने आपने कबूतर कसाइए कबूतर व्यवस्थित मार्ग में है कारण आपके ओब्लाइज करवाए क्यवस्थित होना मार्ग में आप वे पड़े एवं ना थे થાય અને વ્યવસ્થિત હોય તો જ થાય આપડે થાય નહી આપણે ઓબ્લાઈજી રાખવો એનાથી બધા પુણ્ય જ બંધાય એટલે સુખ દુઃખ ઉત્પન્ન થવાનું સાધન જ ના રહ્યું પૈસાથી ના થાય તો ધકો ખાઈને બુદ્ધિ આપીને હંજલ પડીને પણ અબલાઈ કરવા કૃષ્ણ ભગવાન ને જાણીએ શિવ ભગવાન ને કેવી રીતે જાણવા શું જાણવું શિવ ભગવાન વિશે ભગવાન હા શું જાણવું શંકર શિવ એટલે શું સમજાવ કૃષ્ણ ભગવાન તો કૃષ્ણ ભગવાન તીર્થંકર આવી ચોઈશ કૃષ્ણ ભગવાન એના મધર દેવજીજી અને એના બ્રધર બરદેવજી આ ત્રણેય જણ એ ફેમિલી માંથી તીર્થંકર થવાના છે અને શિવ શિવ એટલે શું કે આ દુનિયામાં કોઈ પણ માણસ કલ્યાણ સ્વરૂપ થયા હોય પોતે એને બીજા કલ્યાણ કરતા હોય એ બધા શિવ સ્વરૂપ કહેવાય અમને શિવ સ્વરૂપ કે સ્વરૂપ કલ્યાણ થયેલા હોય માધેજી ની મહાદેવજી ને શિવ સ્વરૂપ માં જુદું છે લોકો મહાદેવજી માં બધું વફાઈ દેવું છે શિવ કલ્યાણ સ્વરૂપ મોક્ષ માં જવા માટે તૈયાર થઈ રહ્યા મહાદેવજીમાં ફેરશુ મહાદેવજી તો એ જ તે શિવ બધાને હાથે લીધા કરી સારું ફળ આપે એવી થશે શું કરે ફળ આપે એવી હા આ બધી પ્રતિષ્ઠાઓ નહીં બધા પ્રતિષ્ઠા કોણ કરી શકે જે દેહ માલિક ના હોય તે કરી શકે એ પ્રતિષ્ઠા કરી શકે પ્રતિષ્ઠા કોણ કરી શકે એટલે સાતી પ્રતિષ્ઠા મધર કોણ શિવ શિવ ના હોય માધર ના હોય શિવ જે કલ્યાણ થાય બધા શિવ અમે જયપુર ગયા તો જયપુર અમારા એક બસ લઈને જાતા ગયેલા વચ્ચે જયપુર આવ્યું વાત કરો એમને તમે જે મા બાપ ને ત્યાં જન્મ લીધો એ મા બાપ ને લાભ કરો તમારા થકી બધાને વાતાવરણ વાંચે એમ એમને વધારે કે ઓછો એવો કઈ ખરું તમે એમને ત્યાં જન્મ લીધો એટલે એમને વધારે લાભ કે ઓછો લાભ એવું કઈ ખરો થાય પણ ચડી જ અવશ્ય મળે જે તેથી લખાણ કરાયું ઇકોતેર તાવ્યા ઇકોતેર કે અધિકારી દાદા મારે એટલું બીજું જાણવું છે કે તમારા ફાધર મધર એ લોકો હતા એ લોકો મોક્ષના અધિકારી તો છે જ પણ અમારાથી વધારે અધિકારી કે ઓછા અધિકારી જે કર્યા નો એ બધા ગયો એ લાભ હજુ કેટલા વર્ષે ચડી જાય સંજોગો લઈ જાય હા એમાં ચાલે પૂછે જ નહીં હાજરીમાં જન્મ થયો માટે એનું પરમાણુ રહ્યા પરમાણુ થાય લખેલું નથી એવું કે આ ફાધર કા એમના છે કે ફાધર ન્યાય ન્યાય શું કહ્યું એ પરમાણુ એનો લાભ થાય જેટલો બધો ઉપચાર કર્યો હોય દાદા તમારા આટલા બધા સમયે તારે એટલે એ રીતે હોય પણ પછી ડૂબવું હોય પેસ બધા મળે તો મોક્ષ નો અધિકારી દાદા કરી શકે ને તેમને મારું તો એમને સંજોગ ભેગા થાય એમ આ ભાઈ છે વસંત બધા બારથી આવતા ભાઈ રાતે બે વાગ્યા દાદા જાય પણ આ શું અધિકાર એટલે નજીક ના લાભ મળે પરમાણુ પણ હોય એનો જો લાભ પૂરો કરી લેતો ઓછો કરી લેતો એનો બાપ નહીં તો ના હોતો ઉડી જાય લાભ આપ આપડે મહેન્દ્ર કૃપા વધારે કૃપા ક્યાંથી વધારે રિલેટીલેશન જલ્દી ઉકેલ આવે પણ તેનો અર્થ ના કરાય પોતાની આજ્ઞા તો આજ્ઞા એ જઈને આ જઈને આ સેટ એ જઈને સેટ કેવું પડે તમારે બી શું બોલાવું એ લોકો શું કહું મને નામ યાદ રહેર કમિશનર તમને જો નામ બોલાવું નામ મરી અથવા તો દાદા ભૂલી પણ વિઝા તો આપેલો છે યોગ બાજુ એમનો મુખ્ય દાદા ને યાદ તો રહેતા જવા જોઈએ ને એમતા બતાવે ના એટલે બરોબર છે પણ એટલે દાદા તો જન્મ જાય ને કે દાદા ભૂલી જાય એમ પછી ગમે ત્યાં હોય ગમલા કોઈ પણ ખોરાક રામભાઈ પૂછે છે કે દાદા એ કોઈને આજ્ઞા જ્ઞાન આપ્યું એને મોક્ષો વિઝા તો મળી ગયો પછી એ દાદા પાસે પેલા ને પછી મોક્ષ થાય કે ના થાય મોક્ષ થાય ને મોક્ષ આંતરિક વસ્તુ છે બાર નું નામ પામે ના સમજો આંતરિક નો સંબંધ બંધાઈ ગયો હું ભૂલવા ના દઉં ના પણ એમને પૂછ્યું છે ઘણું તપાસ કરીને કઈ નામ જોડ્યું નઈ ખોટું દેખાય ને અમને જગતવીસ નહી આજે શું વાત છે એમને ખબર ના ને ખબર ના હોય એટલે જગતવી પેલી બાળ ને બધું કમ્પ્લીટ થાય હજી તમને ભોટ યાદ રહેશે સમજવું છે યાદ એને ભરતી નાખે જ્યોતિ સ્વરૂપ છે હાથી પ્રાપ્ત કરવાની બરાબર જ્યોતિ કરીએ આત્મા જ્યોતિ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે ધરાયે છે એક નહી પાંચ ભાવ છે દીવા કરવા કેટલાક તો એકસો આઠ દીવા કરે એને માન્યતા પણ સારું જેમ બધા દીવા કરે સારું પણ જ્યોતિ સ્વરૂપ છે જો ઉપર જતા હોય ત્યારે ઘણી વાર એવું સિચ્યુએશન આવે કે કઈ જઈએ હું કંપની સારું સહી માટે કેતો હોઉં પણ ખરાબ લાગે તો એનો એનો શું ખબર નથી પડતી નોકરી માં હું જવું ત્યાં આગળ હું છે તો કંપની નું સારું થાય માટે કઈક કહું તો બીજા ને ખરાબ લાગે ત્યારે શું કરવું એ ખબર ન પડતી ભાઈ ને વાત કરવી પેલી કે ભાઈ મને તો ઠીક લાગે છે તમને કેમ લાગે છે એમ કહ્યું પછી એને સહમત લેવો બરોબર છે કારણ કે તમને જો જ્ઞાન ના હોત હું શું કરું છું લખીને મારા મારા બોસ ને આપી દઉં બધાને કોપી આપું ખરો તો બધા દુઃખ તો થવાનું કારણ કે આપણે કારણ કે ભરેલો માલ છે એટલે એ ચાર થયેલો છે ફેરફાર થાય ડિસ્ચાર્જ થાય છે જોયા જ કરવાનું આ ચાર થયેલો માલ બરોબર છે એમ ફેરફાર કેવી રીતે થાય ના થાય આ ખોટું કરી રહ્યો છે બાળતર આપડે અનિલ ને કહ્યું અનિલ લોકો દુખાય છે એવું ના કરીએ એવું કે છતાં થયા જ કરવાનું છે આપડે કે મેં તો અનિલ પાસે માફી માંગી લેવાય કે ખાનગી ચોડે નહીં આપણને માફી માંગીએ તો એ આપણે માફી તો માગીએ પણ જે પરમાણુ આપણને અડી ગયા એ તો અડવાના જ ને ના ના માફી માગીએ ને એટલે બધું ઘણું ધોવાઈ જાય થોડું રે તે પછી પછી આપડે બઉ અડે નહીં આપણે આપડે કોઈની માફી માંગવાની જ નહી દાદા એકલા ને નમસ્કાર બીજા કોઈ નમસ્કાર કેટલા વર્ષથી આ શહેર માં અમને કરવા દેવ કે ના ભાઈ મારે કરવું નથી કેવું કારણ કે મારા કેમ આ લોકો કોઈ આવું આવું નથી અને મને કેમ છે મારું કઈક ભૂલ છે કઈ ભૂલ છે એટલે મને કી ભૂલ મારી ભૂલ બઉ મોટી છે એ કરીશું આ ભૂલ તો ફરી એ ભૂલ રહી જશે આવતા હોય હિસાબમાં એટલે ચૂપચક કે નાખવા મુશ્કેલી કઈ ઉભી થતી નથી મશીન લાવેલા થઈ પેલા પાછા આપી દીધા મારે શું કરેલી એવું છે તમારી વાતો કેતા હોય પણ સાચી વાતે સાંભળી નઈ શું કર્યું ખરી રીતે જૂઠી વાતે પણ સાંભળી જોઈએ કાં દઈને સારી રીતે એમ પણ સાચી વાતે સાંભળી તેમાં બે જે ઇન્દ્રિય નો દુરુપયોગ કરીએ તે ઇન્દ્રિય નુકસાન પામે જે ઇન્દ્રિય નો દુરુપયોગ કરી ઉમર ના હિસાબે ના કેવાય પેલાથી થોડું તમારે ઉમર હિસાબે ના કેવાય કે પહેલેથી જ આવું થયેલું ના પેલેથી આવું પણ એકદમ નતું સ્કૂલ બગુલ માં પણ ધીમે ધીમે વધતું ચાલે એ તો ચાલી પચાસ વર્ષ પછી વધારે લાગુ થાય પેલા નતું પેહલા કોઈ ખબર ના પડે કે આ સાંભળતા નથી બરોબર છે ઝીણા ધીણી વાતે થઈ જતો હતો પણ આ ચાલી પચાસ પચાસ વર્ષ પછી વધારે ધીમે વધતું જ ચાલ્યું બીજું એ પૂછવાનું દાદા કે આપડા શરીર પર જો દર્દ થાય તો ડોક્ટર પાસે જવું ના જવું ઈલાજ કરવાનું જવાનું બધું જવાનું કશી બધું જ તો તમારો એ લઈએ દાખલો આપડે મોક્ષ આપડે આવવાનો છે આપડે આપડા દાદા ને આજ્ઞા ભરવા ફક્ત બરોબર છે બધું મારે નિયમ રહેવું પડે બધા તમારો ઉકેલ ના આવે મારી જોડે છે બીજું એ પૂછવાનું તમે કહો છો ને કે આગ્રહ કોઈ ચીજ નો ના રાખવો હવે આપડે કોઈ પાર્ટી માં ગયા અહીંયા અમેરિકન ની અને કોઈ વખત આગ્રહ આપણને ચાર વખત આપડે એ ખોટું કરીએ એવું થાય ને પાછું આગ્રહ માં રહ્યા એક જ વાત કે મારા શરીર ને બઉ નુકસાન કરે છે ડોક્ટરે ખાસ ના પાડી જરાય તબીલી છે જેને પોતાની તમારી કોલેજ છે ને ખોલવાની તેના હમણાં ડેરાસર બંધાય છે એ આપડે આપડા સંઘ માં શ્રીમંદર સામે નું ડેરાસર આ બાજુ કૃષ્ણ ભગવાન નું આ બસ શિવ નું ડેરાસર સાહેબ ડેરાસર આરસ ના સંપૂર્ણ આરસ ના બંધાય મારું બધું સાફ થઈ ગયું છે થોડુંક જ બાકી રહ્યું છે થોડું બાકી હોય એટલું કઈ એટલે સાફ થઈ જાય બસ મે દીકરાન માં આટલી બધી અહિંસા ત્યાર પછી તો ઇન્દિરાજી નું થયું કે ગયા વર્ષે પૂછેલું કે હિન્દુસ્તાન માં ક્યાં સુધી ચાલશે ત્રણ પંચાણું બધા અંત આવી જાય છે પડી જશે તે બીજી અડધી જીવશે પણ સારી રીતે જીવશે બઉ સારી રીતે અમદાવાદ ના પેપર વાળા એવું પ્રશ્ન પૂછ્યો કે મરી જવાના કોણ ને જીવનારે કોણ કે ભેદ તારી ઘઉ ની ગુણ લાવીએ તે પહેલા ઘઉરી ગુણ આપણે લેવા જઈએ તો દુકાનદાર શું કહે કે આ ઘઉંની ગુણ છે લઈ જાઉં કહે પછી આપણે બહારના માણસે પૂછીએ ભાઈ આ કે છે ખરી વાત છે ઘઉરી ગુણ છે ત્યારે બહારના કહે છે આ ઘઉંની છે અને ઘેર લાવી અને આપણે ઘરના માણસે કહીએ કે હું માટે મોકલી દઉં છું તો આગળ અને તે ટના અરે આપણે કંઈક ઘઉં લાવ્યું છે ને પછી દળામાં શું હતું તકના ઘઉં એકલા ના કાંકરા હોય એવું પાસે બહેરા બોલે એવું તો વેપારી કહ્યું નઈ ક્વારા હોય ત્યાં વ્યવહારમાં એવું બોલાય છે પિસ્તાલીસ ટકા ક્વાકરા થયા તો ઘઉં ની ગુણે વધુ કે લોકો એને ખબર કુદરત શું કરે છે આ ઘઉ ગુણો એને ભેદ પાડી દે છે ઘઉં ને ક્વાકડા જુદા પાડી દેવાની છે ઘઉ કોણ કોણ ટુ ઘઉં એટલે મેં સમજ પાડી કે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર પહોળ ને કરાવડાવે છે લોકોને પહોંચે કરાવડા આવે લોકોને એ બધા કો છે એટલે ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે પરણે ના કરવો હોય છતા કરવો પડે એ બધા ઘઉં છે તે ઘઉં ઘઉંમાં મળી જશે અને કાંકડા મટીમાં મળી જશે આખા દુનિયા બે જાતના લોકો રહ્યા છે એક ભ્રષ્ટાચાર પરનારા અને ભ્રષ્ટાચાર પરવો પડે છે એવા આ બે જાતના લોકોમાં આખી દુનિયામાંથી આ બાગ બધા છૂટો પડી જશે એમને બરાબર સમજાવી વાત છે એટલે જગત થઈ જાય ચોખ્ખું લબાડીઓ બધું શરૂઆત ના થઈ ગયું હોય કે બઉ સારું યોગ આવશે ભ્રષ્ટાચાર ભરણ કરતા કરાવતા હોય ત્યારે કેવું કે હજુ છોડી ગયો હજુ દાદા છે કરિયા લગતો બરોબર છે હજુ છોડી દે કે ભ્રષ્ટાચાર પ્રાણી ના કરાય કરવો પડે છે તો બધો કરવો પડે ને આપડે ચોખ્ખા ડોલર આપીએ તો પણ ઘી આપણે તો હિન્દુસ્તાન માં એ ભ્રષ્ટાચાર પ્રાણી કરાવડા શું કરે છે વાત તમને સમજ કોણ ને બે જાતના લોકો રહ્યા હતા ભ્રષ્ટાચાર ના કરવો કરવો પડે એવો જમાજીવ ગાંધી કેવો માણસ લાગે છે તમને રાજીવ ગાંધી કેવો લાગે છે રાજીવ ગાંધી કેવો માણસ લાગે છે રાજીવ ગાંધી આપણા જે માણસ છે ને એને તમે ઘઉમાં મૂકો કે કાંકરા માં ઘઉમાં કે કાંકરા એવું પેપર થશે સારો રહેશે તારે ટ્રાય તો બઉ હાર્ડ કરે છે શું કે છે ટ્રાય તો બઉ હાર્ડ કરે છે એ પ્રયત્ન તો બઉ કરે છે ના અત્યારે સંજોગો જ એવા છે તો આગળ સારો માણસો છે કારણ કે આગળ લડ્યો આપડે બે લડ્યા જીયા જોડે એ જીયા જોયા આપણને છોડ્યો નહિ પછાજી ચખાડવાનો જીયા સેમ્પલ જીયા સેમ્પલ તો ચખાડે ના થાય આપણે તારી લડવી આલી હતી એનો બધો લે છે ને આપણને કઈ અમેરિકાનો અમેરિકાનો બોમ્બ આપણી પણ નાખવાના નથી કારણ કે અમેરિકા વાળા બોમ્બ બનાવ્યા છે મોગા ભાવના છે ને ડેવલપ દેશમાં નાખવાના છે અંડર ડેવલપમાં નહીં નાખવાના એ પૂંસારી હોય ને અંડર ડેવલપ એ પૂંસારી નાખવાના આપડે ભાગ્યા જ ના આવે આપડે ભાગે તો હે કુદરત નું કુદરત ની આફતો બધી જાત છે આમ ચાલશે તે ચાલશે બધું ધરતીકંપો થશે દરિયો ઉસેફાન તોફાન તોફાન दादा कहोर बोले बोलू नही मलकी वी वाणी भाई मलकी वही मै सीजन बने આ જેમ છે તેમ જ બોલે છે આપડે ભાઈ ગધેડા ભૂખતા છે ખરી વાત છે એટલે વાચીત વાતચીત કરજે બધી ખુલાસા બધા થાય કોઈ જ્ઞાની પુરુષ ભેગા થાય નઈ તમને શ્યામ શાહ છે વડોદરા ના છે વડોદરા ના છે શ્યામ શાહ શ્યામ સુંદર શ્યામ સુંદર શાહ વડોદરા ના આવે એ તો હમણાં જ આવે ઇન્ડિયા થી પાણી મંગાવી ક્યાં રહેતા ખરેખર કામ સુ ખરેખર છો અત્યાર સુધી સાચીએ બદલી જશે તમે કોણ છો એ જાણવું છે મારી શ્યામસુદર ન થાય તો તમે કોણ છો તો જાણવું પડશે ને સામાન્ય માણસ શું કે છે નઈ માણસ નું નામ તમે પણ છે હજુ મને ખબર હતી તપાસ કરી ના તબી પડે છો એમ કે દાદા એટલે અંદર નું તત્વ જે ખરું એની વચ્ચે આડો પડદો આવી ગયેલો છે હા પડદો આ છે પણ ખરેખર કયું ભલે પડદો રહ્યો નાખીએ પણ આત્મા પડદો કાઢીએ તો આત્મા થાય તો તમે થાય ને નાઇલોન પડદો છે નાયલોન નો બારીક પડદો છે હે નો અનંતવતાર થી આમ વાત હું કોણ છું ખોરા છે હવે ઠેકવાનું પડે તો કામ કરી લેવું તમારી ઈચ્છા પેલેથી કરતા છે આ પડદો દી જાય તો બધી અશાંતિ થઈ જાય બધી આ દેશ નું ભાવિ શું છે બધા દેશનું ભાવિ હરખું છે